પાડે એની વાકે ચાલવાના બધ મારા દિવસ એનો પુરાવો જ ને આકાર એ અહંકાર નો ખોટો છે ને બીજી શા ને અહંકાર લાલતુ હોય તો મોડા લાલતું થઈ જાય શું થઈ જાય જેવો અહંકાર એવું એટલે એવું નહિ કે આ ક્ષેત્ર ના અનુસરીને અહંકાર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 લઈ જયારે થાય જયારે મોક્ષ્ઞાન થાય થાય બધું લય થાય લય ના થાય એક છોડે બીજું આવે એક છોડ બીજું અને હમણાં જ દાદાજી તો વ્યવહાર થી કેવાય કે આત્મા એ રોકી છે મને વ્યવહાર થી આત્મા ગણાય છે એટલે બાદ આકાશ રોક્યો ને એવાનું કશું એ તો એ તો આકાશ બીજા તત્વો આકાશ એવું ખબર બીજા માં ફક્ત કુદરત બીજા તત્વો ફક્ત કુદરજ ને બધા તો પછી બીજા તત્વો રોકેલ સ્પેત રોકે છે તો બીજા તત્વો પણ રોકે છે ને પરમાણુ જગા રોકે એવું પેલા ચેતન રોકતું નથી ધર્માસ્થિ કઈ કઈ પરમાણુ એ પરમાણુ નથી ને ધર્માસ્થિ કઈ કઈ પરમાણુ તો નથી ને ધર્મા નહીં સ્કંદ પણ સ્કંદ તો પરમાણુઓના જથ્થા ને નહીં બધે કામ લાગે ને કામ લાગે જે માત્ર ને કામ લાગે ને અમુક જગ્યા બધી ના હોય ના હોય બધું એમને જીવ ના આધારે બધું એટલે આ લોક માં છે ત્યાં સુધી બધા તત્વો પેટ રોકે છે લોક છે लोक अलोक तो हाथ मतलब सीधी गति में क्या रोकतु पीधा गति मेस आकाश तत्व तो त्या આકાશ તત્વો તો ક્યાં પણ છે ભગવાન ના પાડી ના પાડી લોક માં આકાશ છે તો અત્યારની સ્થિતિ લોકલો સ્પેસ નામ થી કોઈ જગ્યા હોય તો ગજબ છે એમ તો આપડે આ બધું કઈ કામ નઈ નહી આમાંથી એ તો ડખા કરાય ભગવાન નું વિજ્ઞાન કામ કરે નહીં ન કરે અનુભવ મારે શબ્દભા નીકળતા તું હમદેશ એવું કરું એ વર્ણન કરવા માટે શબ્દભાઈ ભાઈ નથી તું શું હમદેશ કર્યું એવું છે એમ કે એનું વર્ણન શબ્દ જ મારે કર્યું ભાઈ એ તો તાપના પૂછાય દાગ બાજરી દેવું દેખાતું આવ એટલે લખાઈ કરું છે પછી મુખ્ય વાત લખી નાખી છે મુખ્ય વાત કરી આ બધી આપે કરી લખતા આ હા, બોલે કે બધી રહીજ કઈ રહી કોણ બધો આવે તારી જ્યાદાર યાર આવરણ ને તોડી નાખે જ્ઞાનાવરણ કર્મ ને ઉડાડી દેવું આપની વાત આપો જે કઈ કોણ બહુ જ ને બહુ ખરાબંધ તો અમારે આવરણ તોડતી હશે ને આપની વાણી એ આવરણ તોડતી હશે ને આવરણ તોડી નાખે જેટલું હવે એટલું આવરણ તો બધી વાણી અસર કરે નહી બધી વાણી અસર હા દાદાજી હવે દાખલા તરીકે આપ એક વાત કરો છો અત્યારે આ બધા બેઠા છીએ જુદા જુદા માણસો બેઠા છીએ હવે એ જુદી જુદી જ અસર સાથે હોય જુદી જુદી જુદું જુદું સમજાય જુદો જુદો પ્રકાશ પડે એટલે કઈ જગ્યાએ આ બધું બનતું અને અમારી અમને ક્યાં આ બધું કઈ જગ્યાએ એનો વિસ્ફોટ થતો છે આપની વાણી નો પ્રક્રિયા તૂટે દેખાય હું કઉ છું એ તમને ખાતરી થઈ જાય અમુક વસ્તુ અમુક વસ્તુ આપો આવરણ તૂટ્યું એટલે તમે આમ જે આ શબ્દ બોલા છે કે ભાઈ આ શબ્દ દેશ ના આધારે આ બધું છે ને આ મનેશિયા બે ચીજ છે દાદાજી એક વાણી ની અસર અને એક વાણી યાદગીરી એક મેમરી દાદા શું શું બોલા એની મેમરી અને એક હા એટલે એનો આ વાણી થી જે આવરણ તૂટ્યા આવું એ અસર અને વાણી યાદગીરી માં રેલી બે એ બે વસ્તુ બની ને એ શું બન્યું છું દાદાજી મેમરી માં ન રે એ કઈ મેમરી માં રહેવાનું કઈ ઇમ્પોર્ટન્ટ નથી ને એવું ઇમ્પોર્ટન્ટ નથી ને ના આવરણ તૂટેફ માં આવ્યું આવરણ તૂટવું જરૂરી છે ને દાદાજી આવરણ તૂટવું જ જરૂરી છે ને આપનું ચારણ સુધી માટે બિલીફ માં આવ્યું એ જરૂરી છે ને યાદ શક્તિ નથી આવ્યું બિલીફ માં છે જ્ઞાન માં પોતા પછી એવું રૂપાનું થાય તારે જ્ઞાન આવે એ બરાબર પણ યાદ રાખવું એવું તો કેવું યાદ રાખવાથી આવરણ તોડે છે માન્યા માં આવી જાય પ્રતિ થાય ત્યાં કરું આવરણ તોડે ને પ્રતિવ સાથે થાય ભૂલે ગયેલી વસ્તુ તે જ યાદ આવે ભૂલાઈ ગયેલી વસ્તુ આપણે ગામ માં શું એ વાણી એકદમ સાત કર્યું વાતની અંદર ખાતરી જશે ને એ કામ ખાતરી નથી ગઈ કે અસર કરતી હોય કે કોઈક વાણી જતી રહે અસર કર્યા વગર એવું બને કેટલા ના મજ એટલે એટલે સાંભળવું જેટલું એટલે કેટલું સાંભળવું અને કેટલું સમજમાં આવવું એટલે મુખ્ય પણ એમાં કેટલું સાંભળવું એ મુખ્ય નથી કેટલું સમજાય એ મુખ્ય છે સમજાયું ને સાંભળેલું ખોટું છે ને ઘર માં જયારે કામ કરવી તે કરે તો દર્શન માં આવેલ કેદ ના આવ્યું દર્શન કે દર્શન માં આવે દર્શન માં દગી એ તો એટલે મને યાદ નથી દાદાજી આવે નહી થોડી થોડી થોડી થોડી ટૂંકી ટૂંકી ન કરવા માંડી દાદાજી કશું યાદ નો હોય અને અમારી લીલાબાઈ બઉ મોટો ઝઘડો કરે મારી સાથે કલાકાર આપડા ના બોલે પણ સમજાય છે પછી પ્રતિથી દે સમજાય સમજાય છે પુસ્તક બીજા વાળા કપુ કપુ આ તો જ્ઞાની કૃષિ વાલી નાખી બધો રોગ કરી નાખ્યો મહાન ક્રિયા કરવું પડે સનાતન શું બે જબરું એમણે ચાર દિવસ માં ચાર આપતા વાણી વાંચી કાઢી જ્ઞાન તો પલટું કઈ નાખ્યા કુસુમ છોડી નાખે બધું તો કેવા માત્ર જ્ઞાન હોય તો પછી ફળ આપે છે વાત આવે પણ એથી નીકળી જઈએ હોતી હોય ને અટકી જાય છે એ શું ઇફેક્ટ છે એ તો વાત એમ કહેવાની આવે પણ અહીં સુધી આવે અહીં નીકળે નહીં એક તો ડિફેક્ટ હશે મોટી ડિફેક્ટ શું હશે શું ડિફेक्ट હશે બંને ગાડી બંને ગાડીને એટલે ગાડીને એટલે શું થાય ચાની ગુલેગા બધું ગુનેગારી લીધે આપડા ગુના ના હોય ઘરમાં કે દુકાનમાં હમણાં આમ કહીશ પણ પછી નીકળે નહિ એટલે કોઈ બી વાત વ્યવહાર માં ઘરમાં દુકાન માં એ વાત નીકળે નહી કેવું હોય કે આવું કેવું છે પણ નીકળે નહીં એટલે એક જ પ્રકાર ના ગુનો હોય કે દરેક દરેક ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા ગુનો કર્યો હોય એટલે એવું થાય ગુનાવાનું છે ત્યાં બધું હાથ ના બોલાવી જોઈને હિંમત જોડી જાય ને અંતરાય કેવાય વાણી વાણીના અંતરાય કેવાય વાયર વિચારે ગુજરાત લીધે વાય દબાઈ જાય વિચાર સિલવાન થાય <t> <Shildrashak vedh healthcare> તોડી ના સીલ એટલે બ્રહ્મચર્ય એકલું નથી સર આપ ચડી જાય પણ અડે નહી લાવ પણ ભણવું અને ભણી ભણવાનું પૂરું થાય એટલે પરણવું આવું છે એમ કે સંસાર માં કેમ છે એમ પડી જવું એમ અમારે જેવા હોય ને બધા દીકરીઓ મોટી થાય અને છેલ્લા વર્ષમાં હોય ને તો અમારે લગ્ન કરી નાખે પી જ ઘરે બાર પઈ જાય અમાવાબદાર કમાવાની ઈચ્છા છે એની કમાવાની ઈચ્છા છે એના પોતાના માટે મારા માટે એમ કે છે મેન્ટેન પછી ત્યારેન્ટ ના છું ફા મા કુતરા છે જીવે છે ક્યારે માટે જન્મ વાર જીવાનું ક્યારે માટે લોકો પૂછે તા કેન્સ માટે તમારે કેવાનું શું કરવાનું આમ કરાવે જોડો ઘંટી ચલાવો તો ત્યાં બંધ જવાબ અમે અમેરિકામાં એક માણસ ને આવો સવાલ પૂછ્યો હતો કે તમે આ બધા દોડો છો પૈસાની પાછળ આમ તો તમારે બધું સુખ છે તો સુ કામ દોડો છો તો કે બધા દોડે છે એટલે અમે દોડીએ છીએ એવું પણ દોડશે મને ખબર નથી સુ કામ દોડવું છે મનુષ્ય જવાબ કેવો માટે ભણવું જોઈએ ઘંટી ચલાવી નથી પાણી કાઢવું નથી આપીએ છીએ એ ચાલે છે બા દુરે હું જોઈ ની છો ઇન્જિન ચલાય કરીએ લોક પણ હાલુ ચલાવશે એટલું બુદ્ધિ રોગ નહીં પહોંચે રોગણા પૂછે આપડે હાલુ તમે ઇન્જિન ચલાય ચલાય કરો છો पूछ ना पानी का મારે છે ઘટી ચલાવી છે હા કરી દે એમ કેશ્ન જવાથી દાદા એનો અર્થ એવો ખરો કે જ્ઞાનીઓ પ્રશ્ન પૂછે છે બીજા ના કલ્યાણ માટે પૂછે છે બીજા લોકો હવે આપડે જીવન કેમ કેવાય જીવન નો હોવો જોઈએ દાદા दादा प्राण भाई प्रश्न बहुत बहुत सुंदर आज बा प्रश्न थाय के मारे सेना माटे, तो तो आपना बालक करे. छे, आ, का પણ વધારે ઉઠાવી પછી એમ પછી નાતો કરે પછી ના દાદા ક્યાંય જવાબ નતો અને હજુ જવાબ ત્યાં નથી धर्मा छे, जैन धर्म शुभ पूछवा पूछवा गया तार खाना बताया घना खाना बताया पूछवा प्राणलाल गो तरह घना खाना मल्याको मल्या પણ છતાં એમાંથી એ જવાબ નતો મળતો આ કરો તે કરો એ બધું હતું નાની પ્રજાનો એમને ક્યાંય જવાબ નથી જાગ્રત થાય જાગૃત થયો છોકરી આખી દુનિયા ને આગળ પછી લખે છ ઇન્ડિયન લડકા આની દીકરી છે આ રોગ મારા દવા મારી પાસે અમારી છોકરી નઈ આ રોગ વાળા બધા એવો કોઈ રોગ નથી જેમ દવા મારી પાસે ના હોય બધા રૂમિધે કારણ કે એટલું અમારી એટલી મર્યાદા રાખે છે જેને માયા કે છે ને माया, माया दादा सब सब हम करता था हिंदुस्तान दादा एम के, के हिंदुस्तान ना मानसो, बदा आवा હિન્દુસ્તાન નો દેશ એવો છે હિન્દુસ્તાન એવો છે આટલું પકડી રાખવાનું એ પૂછે એનું કારણ શું હિન્દુસ્તાન ના છોકરા બાકી છે પરમેશ્વર જી ઈશ્વર ને પરમેશ્વર પેલા જીભ છે તે ઈશ્વર થશે અહિયાં આગળ પછી પરમેશ્વર આ બધા ઈશ્વર થયેલા સર અહીં હરિજનો ઉત્તમ કરાખે તો અહીં હરિજનો તો આપડે આપડા જમેલા પથારા છે ને એનું એ લોકો જમે છે શું ઈશ્વર છે છે મારી હાર હું કરતા છું એવું ભાન થયું એટલે ઈશ્વર વેદાંત ના હિસાબે એ જરા સમજાતું નથી આપડે ત્યાં તો હું કરતા છું એ કાઢી નાખીએ છીએ હું કરું છું અને મારે ભોગવવા પડશે કરે છે ભગવાન નું જ આ બધું છે આ કરાવી ભગવાન એટલે આપે એમ કહ્યું કે ત્યાંના લોકો જીવ કારણ કે એમ કે છે કે આ બધું ભગવાન ને કર્યું ના લોકો ઈશ્વર થાય કર્મ માં કરતા ભોગતા થયો એટલે ઈશ્વર કયો બરાબર એમ કે છે કર્મ ની થયરી આપણે માનીયે છે અહીંના લોકો એટલે ઈશ્વર નઈ કર્મી ધેર માઈ હું કરતા છું એવું ભાવ્યું છે હું તો હા એટલે હું કરતા છું મારી જ છે ઈશ્વર ને પોતે પોતાના કર્મ માટે ભલે દેખા રેખી ખબર થાય પણ એમ બી સમજણ તો છે જ નહી જાતિ એના પ્રયત્નો ને એ છે ને એટલે તારા ગોટા કર્મ જાય નહીં કરવો એટલે સારા પણ સારા કરવું એનો જ થયો ને એ પણ કરતા પણ સ્વીકારી છે ભગવાન ભગવાન સ્વીકાર બેટા એમ કે આ બહાર પાડવી નહીં આપણે લોકો સર જાણી પડે કે સમજાવવા માટે ખુલ્લું અનપુર વેચવાની કહીએ નહીં આવું ને તો લોકો મારું દાદા કે છે કે આપડે વિસ્તાર થઈ ગયા કહો દાદા ને અમને ઉપકારી છે અમારા કેટલાય પ્રશ્નો જવાબ આમાં આવી જાય પરમેશ્વર દાદા એ જ્ઞાન આપ્યું એટલે ઈશ્વર ને પરમેશ્વર ની જગ્યાએ મૂકી દીધા પરમેશ્વર થવા માં મૂકી દીધાત્મા થયા પરમાત્મા થવાના ઈશ્વર છે દબાણ નથી કરતો અને કોઈ પૂછે ના પગલું બે બાજુ ઘણી અવરો મિપેર કર્યા કર્યા રહેલાવરાથી <प्तिया> निकरी निकरी नहीं नहीं। थे थे। दादा जवाब आए भरव भरव पर भरवे પછી ભણવું પણ આપણે ધરાવે નહી ત્યાં સુધી ધરાવ ત્યારે મંજુલાબાઈ પૂછે છે કે આ દુનિયા ની અંદર ઘરે ઘરે ગયા હોય તો નહીં ભણવું એમ કે આપડે ભાઈ થઈ ગયા હોય તો ના ભાઈ ઈચ્છા હોય ના પહેલા ના પડવું હોય તો તેના રસ્તા હોય તો બધી કરતા નહી પણ લોકો આ સિદ્ધાર્થ હોય તો નહી તો અમે જોખમે શું છે સાચું મળશે તો ખરું સાસુ ને કેવી હોય સાસુ કેવી ના હોય સમજાશે જ્ઞાન જ્ઞાન ગ્રહણ કરવું હોય કે પરિણા વગર પણ મને ખબર છે સાસુ ની વાત एक फिर वगैरह मैंने खबर है हाँ बैख्यात है बता